નથી કલ્પનાઓ અને બધા હિસાબા આવતા બધું બંધાય આવે અંતરાય કર્મ બદલાય બધું આવતું હોય તે બધું બંધાઈ જાય છે એ બી અહીં તો આવું કરે છે આ વિચારું પણ અત્યારે વિચાર વિચાર થી ભાગો થાય નુકસાન થાય નુકસાન અવશ્ય થાય બિલકુલ ના થાય ચાલો બધું પંદર પાંચ પંચા પંદર પંદર પાંચ કેમ ચાલતી એ જ વાત આખી છે તમારે જૂના પાપો બધાતા કરે એટલે પાપો ડબી જતા દાદા ની ખબર અંદર થી પાકી હિટલર સાહીબ છે અંદર થી પાકી હિટલર શાહી છે હિટલર સાહી હા લલિત લલિતભાઈ ને હિટલર શ્રી જ છે એટલે ના આપ્યું ધંધો છે લગાવી નાખશે શું આપ્યું એને લાઈફ ને શું આપ્યું એને નથી ખબર ભુલાભાઈ પૂછે છે કે મને ક્યાં માર પડે છે બધા બધા જોર તો વધારે જ છે દાદા તમે મહિલા પછી દાદા નું તો ખુબ છે તમે મળ્યા પછી દાદા નું જોર તો ઘણું છે દાદા ના જોર જણું રાખો ને એમાં સમજ રહે પાર્ક નું ખબર પડશે આપણું ના હે તો પાર્ક ની ત્રષ્ટી કરી દેતી હોય પચાસ ની ચિંતા હોય ગઈ અને આપણું સ્વરૂપ જ નહી આપણું સ્વરૂપ શું એટલે જરાક ઉપાધિ થઈ ગયા ખુશી રહી જવું મને કઈ ઉપાડ થતી રહી જવું આ બધું તો આ બેઠા ઉપાધિ આપડાપુરી સુધી તો સારો કે હા મને એક કરેક્ટેમે બરાબર ઉત્તર આપી દીધું છે ના પણ એ ઇન્ટરવ્યુ પર અમાર રેમુના જે છે થાય કરેક્ટે છે ઓર બોલતી કે બસ સતેવાને વાત છે એટલે એને થઈ જાત છે આમ લોક ફી ફી તો બી તો મતલબ આ બાય બાય ઓકે અરે ખરખો જોઈયા કર તમારું મની થાય કરેક એને આગળ ચાલવા ને એનું રોજારી કરું તેનો વિચાર ઉપાય રોજબો કરીને આવતા ઘઉના ઘર માં ખરાબ ઉપાય નહીં જોાય નહીં ધામ લીધા પછી તો ઘરમાં કદાચ નિકાલ જ ને પછી બંધાય કાથી નામ લીધા પછી તો બંધાય એમ કે જ્ઞાન લીધા બહુ ઉડા ઉઠ પછી એવું એવું થઈ જાય જાય ને ને ફળ આવ્યું છે ફળ બહુ મારું છે મીઠું ખોટી સમ કર્યા ખોટું પણ બે જોયા એનો એનો ખોટું મોટો અસર તો થાય પૂછે છે કે કઈક પ્રસંગ બને કઈક પ્રસંગ બને તો કે મારી બુદ્ધિ એટલી બધી બધું જાત જાતું જાત જાતનું બધું દેખાડે બધું પોઝિટિવ દેખાડે દેખાડે પણ બધું આમ દેખાડેલ કરી નાખે કે આપડે દેખા બુદ્ધિ એટલે આ બધું બધું દેખા દેખા કરે આપે એમણે કહ્યું ને કે વ્યવસ્થિત તમે કહો છો પણ તમારું હોય છે દાદા તમે એવી જગ્યાએ નાખી છે કે જ્યાં જ્યાંથી જવું પડશે એટલે દાદા ના ચરણ માં ચીપ રાખવા પ્રયત્ન કર્યો એમ કે જગ્યાએ દાદા એ લખી કે જ્યાં જ્યાં તારું ચીપ અત્યારે ભટકવું પડશે એટલે બે લઈને ભટકવું પડશે એટલે ટીપ દાદાને તરણોમાં જ રાખવાનો પ્રયત્ન કરું છું પછી બીજું પૂછે છે તરુબેન કે આપણે પેલા છે તો કોક ને એટલું બધું કડક શબ્દ બોલી જવાતો હતો પછી એનું દુઃખે એટલું બધું થતું અને પ્રતિક્રમણ એટલા થતા હવે વાણી પેલી કડક નીકળતી નથી નફત થઈ ગયા કે હવે દુઃખ નથી થતું પેલા જેવું પ્રતિ પણ થતા બઉ કડક બોલાતું નથી વાણી એવી નીકળતી નથી આનંદ આનંદ થઈ જાય હા એ આપડે મીકળી જાય છે પણ છતાં હું એમ કે ખબર છે કે નથી થતું કેમ કે બસ મારે કોઈ ને દુઃખ નથી સવાર ના ઉઠીને હું નક્કી કરું કે મારે કોઈને દુઃખ નથી દેવું પાંચ આજ્ઞા જ રહેવું છે તો પાછું દેવાઈ જાય પછી આપણે નક્કી કર્યું ને નવી સત્ય વેપાર ચોખો કરે તારો ચોખ્ખો થયો પેલું પેલું ખોટી શ્રદ્ધાઓ હતી કામ બિલકુલ હતી ચોમા સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે એ શ્રદ્ધા ઉડી ગઈ ધીમે ધીમે અને ટોકી ખરાશ થઈ ગઈ તો જરાક કાચી હોય વાલતું આવ્યું હોય એટલે ટોંક્યો હોય એ હા બરાબર મતલબ નહીં કલા છે આ કે શ્રદ્ધાની કોકી કળા થાય ત્યાર પછી વર્તનની કોકી કલા થાય તો વાણી બોલીએ વર્તન કે જો હારે કાર્ય કરે થી બોલ બોલી માર માયો તો વર્તન કે એ તો આખી કુછ કલા છે એ બે તો આખી કલા છે એટલે બજી સબડે લેકિતે ને કે ટકોર કરવાની કઈ થી ગઈ તો હું તરત જ પાછો ખ્યાલ આવી જાય આવું કરવું જોઈએ એટલે શાંતિ કરોડ બેન કે ઘણી વખત આપડે ગમે એટલું કરીએ તો બોલી જવાય ના બોલવી એવું કેમ કોઈ જાય આપણા હાથમાં નથી દાદા આપડે સપોર્ટ કરીએ કે ભૂલી આવું નહીં કરવું જોઈએ બે ચાર કલાક વાર્યા છીએ આપડે એનો પ્રતિબંધ કરવું દાદા મને ઉપાય ચા પાણી કરવા ગયા સાથી સમજણ કોઈ હોય નઈ અને હોય ત્યારે આવનાર ભેગા થાય ત્યારે સાથી સાદી સમજેક્ટ થાય ત્યારે મારી જેવી જ હોય અને વર્તન એટલે જેટલી બહાર ભરેલો છે તેટલો નીકળી જશે નવો હવા વાળો બંધ થઈ ગયો અને વર્તન માં ફેરફાર થાય વર્તન જેટલો ભરે છે ખી થાય તેમ કોઈને દસ વર્ષે બીજ વાયુ ફળ ના મટાય મટાય થઈ રહ્યો આ તો બગીજો માસ માં પોતાની સંદ ભગી આપણી જાગૃતિ એવી આવે આપણા પાકો પોતાના દેખાય ને ખુબ બધા પાકો દેખાય અને તેની કપરાટ થાય બધા ગરમી લાગે ને લાગે લાગે લાગે લાગે લાગે લાગે કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં પોતાનું દોષ જોઈ શકે નહીં પણ હવે ભગવાન થાય પોતાના દોષ જતા ભગવાન થાય બધી બાજુ ના સર જોવા બધી બાજુ ના આવ્યા સોના લીધા પવન ની રાહ જોવાની રહી ભૂલા પવન આવશે ચિંતા નહીં પણ દાદા આયના માં જોઈને ભૂલાભાઈ ને કેમ કે આ તારું બધું બહુ હારું નથી આયના માં જોઈને ભુલાભાઈ ને હું કે આ ભુલાભાઈ તારું બધું હારું નથી નાનું મોડું કહીએ ના ભાઈ એક માણસ તો વાંધે છે મારે સુડો થયું દોષ થઈ જાય કામથી ઓછીમાંથી ગુવા પડે પછી નીચે રસ્તે જનારા લોકો આ કોણ લડે એ કોણથી એવું લડત લડતો હતો કોણ લડે કોણ લોકો પછી એ કોણથી રડી પડે પણ કોણથી રડે તો આ થઈ ગયો પોતે ક્વાથી રડે ને આ તો બીજી જોવું ન શક્યું એકલા એકલા હોય ને મોકલી આપીએ ઘર માં એકલો હોમ ત્યારે બરાબર તડકાવીએ પણ એવું થતું છે કે બે ચાર મહિના નિરાશ થઈ ને પછી પાછું તેનો તે ભૂલો ભાઈ ના ભાઈ તો ચર્ચા થાય તો બઉ ભારે ચીકાવ્યો છે ત્યારે અમારી આજ્ઞા ચિંતા ના થાય ચર્ચાવું હોય તો અમારી આજ્ઞા ટેન્શન થાય તારુ બેન કે અમારા દોષો તમને રૂબરૂ માં કરીએ કે પછી પ્રતિક્રમણ કરીએ તો ચાલે કે એમને મનમાં અમે અમારી રીતે કર્યા કરીએ તો ચાલે અમારા દોષો હોય કે તમને કઈ પછી પ્રતિક્રમણ કરવા પડે કેમ કરીએ તો ચાલે વર્ષો પેલા બહુ જૂના વર્ષો પેલા થઈ ગયા બાંધુ લાગે પડી હંમેશા જ્ઞાન મળેલા પાફલા થાય તો આનંદ થાય છે ને કર્મ કરેલા બધી બુદ્ધ થાય એટલે જેટલું બને દાદા મળે જ્ઞાન મળ્યું બુદ્ધિ છે ને હું સરલતા કરવા માંગે દાદા ને કઈ ચોખ્ખું તો એ વિચાર આવે એ રીતે વિચાર કરવા દેવો કે પછી દાદા ને કઈ ને બધા પાછલા દોષો ચોખ્ખા કરી નાખવા છે તો કે એવું રાખવું કે પછી ભસ્મીભૂત થઈ ગયા છે કરીને આગળ ચાલું ચીકની ફાઈલો કહીએ તો એનો સંપૂર્ણ વિલેખ થયો ક્યારે કહેવાય આપણને આપણને મનમાં ખરાબ દુઃખ ના થાય આપણો અવાજ આપડે કહીએ અવાજ કરીએ થાય અમુક હાથ પીધી પછી આપડે અવાજ બની જાય પછી એ બની બરાબર આપણને ગમે તેવું આવું લાગે મુ છે કે આપણા તરફથી વિલય થઈ ગયો હોય પણ થયો નહિ હોય આપડે વ્યવહાર માં આપણે સાવચેતી માટે કેટલી બુદ્ધિ નો ઉપયોગ કરવો ફાળવે તનુલતા મુદ્દે ઉદ્ઘાટન એટલે જેતે એનમેરા ઉત્પાદન થાય એટલે નવી નવી ની ની થવાની હોય તે રીતે કરીએ હવે જે કહેવાડને વિરે દેને તો નહી લેવાય વિરે દેને એમ કે જે છો આવે નહી જે કહેવાડને જે વાય થાય છે એનું મંતરી રાખીએ જે જોસે એવા હોય તો મંતર મંસના માનતી હોય રોજ નિયમિતતાનું સાંભળીએ There well the state, of course we hadane. Thousands, spans in左ai. So the room though, its start is khawai, you see in the site of that. Mind you? Ah? તો તો બુદ્ધિ દેખાડે જે વહુ ને સિલેક્ટ કરવા માટે સારું સારું તે સમયે શું કરવું જોઈએ આપડે બુદ્ધિ નહિ વાપરતા આપડે તો છોકરા ને દેખાય જોવાનું બીજા સંજોગો ભેગા થાય એટલે ક્યારે થાય કે બનવા હોય તો પછી કુટુંબ ખરાબ આવ્યું પછી હિસાબ હતો તે આવ્યો બાકી બુદ્ધિ તો ખોરવા દે ને તો આ કમર કોઈ આપણા પર વિશ્વાસ નથી શોધવાનું કે તરુ એમ કે છે કે આપડે કોઈ માણસ ને જવાબદારી સોંપી ત્યાં પછી આપડે જાણ્યું કે બાય છે ન છે મોટી ઉંમર થાય એટલે બધી ત્યાર પછી હું તો કઉ પણ સવાલ નતો નથી ગમતી છોકરા એમ તરુબેન પૂછે છે કે વ્યવસ્થિત જે બહુ આવવાની છે એમ કરીને આપડે બેસી રહ્યું કે પછી કઈ આમ તજવીજ માં બેસી રહે ઘણી વાર એમ થાય કે હું સ્ત્રી મંત્ર બોલું તો પાપો વધારે ધોવાઈ જાય ગણવા એમ થાય કે દાદા ભગવાન ના અસીમ જે જે કાળ બોલું ત્યારે પાપો ધોવા જાય કયું વધારે દાદા પછી પૂરું દાદા છે પણ પાપો ધોવા માટે આપડે દાદા ભગવાન અસીમ જે જે કાળ બોલીએ એ સાચો જ नौका मंत्र बोलवा है बोल सं विघ्न नो नाशा सर्वे पूछे क्या क्या भावी मंत्र बोलवा ने सर्वे पूछे મોટા થી બોલે છે પરિવાર જાય છે આપડે જાણે સામાયિક બસ આનો મે રિટેલ યુઝર કરાવી નહી ગ્રાફ પર એવો લખાય કોને બોલતો હજી આપડે મોક્ષ ની બેસી ગયા અને પ્રજ્ઞા શક્તિ ઉડી જાય છે તો મોક્ષ માં પોચી ગયા પછી જાગૃતિ કઈ કામ કરે ખરી પણ જાગૃતિ મન પડી જાય જાગૃતિ હોય જ હોય જ હાથે ચાલે પ્રજ્ઞાશક્તિ અને વાગ લાગે અને જાગેતી પકડી લે પકડી લે સોના પર ગયા વાર સુધી કે આવતો ભેગું થવું છે હવે મને ક્યાંય ના હવે તો મોક્ષ માં પણ એકલી તો એકલી ચાલી જવા નહી કોઈ કામ નથી લાગતું એમ થઈ ગયું સોના પર બહુ ભાવ થતો નથી પછી શોપિંગ નું શોપિંગ તો ભાવ એ જરૂરી વસ્તુ લેવી પડે આપડે પડે પણ હું આપું એ ઉડી ગયું કરતા અને ખર્ચો ને નુકસાન ભાવના કરી સારી રીતે થવો જોઈએ એ તો હાકીકત છે આપડે પછી બને એ પણ સાચી છે બરાબર આપડે હસ્તીક જોઈએ કે આપડે ઇન્ડિયા માં પહોંચ્યા બરાબર ઇન્ડિયા માં જવું છે પણ પછી લઈન ટીટી પડે તે પણ સાચી નાખ્યા એટલે દીદી ઉતરી છે ને આપડે પોઝિટિવ હિસાબ રાખો નેગેટિવ બને છે એમ લેખો કારણ કે આ બધું મરતું જીવતું નથી આત્મા કશું મરતો નથી જીવતો નથી આ આત્માની પાવર શક્તિ છે પાવર શક્તિ છે પાવર ભરેલો હોય ખરાબ એ આ ત્રણ જાતિઓ ભરેલી છે ભરેલા છે નવા જેવા દેખાય પણ નથી થઈ જાય એટલે પડી જાય આ પાવર થી જાતિ આત્માની લડાઈ આપડે તમે હું સુધાર તો થઈ જાય નીકળે જગત ભૂલી ગયા શું યાદ આવે તમને આજે શું વાત છે એ યાદ નહીં કે શું યાદ નહીં કશું જેટલું આત્મા યાદ રહી શકું થોડું બરાબર ગયા નવેમ્બર થી મેં જોબ છોડી દીધો છે એટલે પૈસા આવે અને શોપિંગ થાય પૂછે છે સવારે તમે વાત કરી ને કે બુદ્ધિ બહુ ઇમોશનલ કરે તો એ તો એવું કારણ કે ચિત્ત ક્યાં ચોટે તે માટે આપડે છે છે બેસી કામ કરે એ પોતાને ખબર પડે કે બુદ્ધિ ખબર બરાબર કારણ શ્રદ્ધા પછી ક્યારે આવે એ સમજણ માં આવી જાય પછી તો તે ધીમે ધીમે ધીમે જ્ઞાન માં આવે અનુભવ માં આવે અને સંસાર માં શું નથી પણ પછી તો લાગે છે વર્તનમાં લાગે છે સંસારમાં સુખ નથી સમજન નથી ગયા આત્મા દીધો કર્યો પછી જ્ઞાન માં આવ્યું નથી જ્ઞાન માર છોડાય વર્તન માં આવે એ પછી જ્ઞાન માં આવે હુમલો આવે એનું પછી વર્તન માં આવે જણાય રૂણ ના વર્તન માં આવે તો સુધી જે વચ્ચેના ગાળામાં ક્રિયા થયેલી હોય એ ડિસ્ચાર્જ ભાવે કહેવાય કે એના કર્મો બંધાય સમજણ આવી અને ટાઈમ થયો એની અંદર જે કઈ પણ જે કઈ ક્રિયા થાય એ ચાર્જ કે ડિસ્ચાર્જ ચાર્જ નહીં ડિસ્ચાર્જ ના થાય એટલે કોઈ જળ ના થાય તો એની ના જાય બઉ અનુભવ માં આવી ગયો પ્રતિક્રમણ થી એ ઘાંઠે તો ખરી ને એ પ્રતિક્રમણ થી એ ગાંઠ અઘળે તો ખરીને અનુભવ માં અનુભવ આપણે રાત્રે સીધી કારણ કેનાન કરે ને ત્યારે પાણી ની બધું ઉડાવી દરે જે આપણે ઉપયોગ ની વાત કરીએ છીએ ઉપયોગ તો કોઈ પણ કાર્ય આપણે કરીએ સવાર થી સાંજ સુધી તો કાર્ય કરતા આપણે જાતે ઉપયોગ રહેવું જોઈએ એટલે શુદ્ધાત્મા ઉપયોગ માં રહેવું જોઈએ એટલે એ જે આપડે શુદ્ધ ઉપયોગ કરીએ એ શું આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ વિચાર કરી આપડે જોવું અને શુદ્ધ જેવો ખરો અર્થ શું થાય એ બીજો કારણ વર્ષ થાય માર માત્ર છે શુદ્ધ છે આપડે લેવું ના જોઈએ આગનો હિસાબ નથી આગનું અને વિશે વિચારણા માટે એક ને એક જ વસ્તુ બતાવે એ ચિત્ત શું છે એ શું છે કે જે આપણને એક જ વસ્તુ બતાવી વાત હેતુ વધુ ભૂલાભાઈ નું કેવું છે કે ચીત એક ને એક જગ્યા જ કેમ જાય છે એક ને એક જગ્યા કેમ જાય છે ચીત એ શું છે અનુભવ થઈ જાય અનુભવ થઈ ગયો છે પછી આપડે એમ કે દાદા કે ચિત્ત વૃત્તિ શુદ્ધિ કરી આપો આપડે દાદા ને જયારે પ્રાર્થના કરીએ ત્યારે એમ કે દાદા ચિત્તવૃત્તિ ની શુદ્ધિ કરી આપો બે જુદી છે કે એક છે ભટેક ભટેક કરે દેખાય પછી આપડે જ્ઞાન આપીએ ને ત્યારે ભટ્ટો જોઈએ પાછી કરે છે ભાઈ